બીજા કામ ગયેલા અખિલેશ્વર રિયલ મેં સુધાર કરતા તુ કરતા અખિલેશ્વર ક્યાં કરશ્વર કા મા બુદ્ધિ ક્યાં કરે સબને વાા આપણે બિઝનેસ કરતા કોણ હૈ અખેશ્વર ભી નહી હૈયા કરતા કામ હોયગા ફાઇલ કા નિકાલિંગ બે દિવસ ગયા તમે સત્સંગ નહી મળ્યો શોધી જ કાઢે મળી આવ્યો બે ત્રણ કલાક બેસી ને રાધે મિલાવ્યા દિન બારમી સુધી અને કોણ વાત કરું કોઈ કરતું સારી વાત કરતા જાણતી રાખી જુદું કઈ નાખ્યું બહુ અચ્છા અભી ભી કમ્પ્લેન ફિટ કરો हिंदू अपना भारत्य क्षत्रिये दाखला ब्राह्मणों तो भगवान सुधी लाई जाना मध्यम से ब्राह्मणों से तो बधाने ज्ञान आपे भगवान सुधी पहचाड़े ब्राह्मणों तो कह सात હન્ડ્રેડ પરસેન્ટ બ્રહ્મણ બોલા જતાન હૈ અરસ્ટન્ડ દી બ્રહ્મ એકચુઅલી બ્રહ્મ ને સમજે અધ્યાત્મ કુરુઆત જઈ્યાત્મ એન્ડ થાય બ્રહ્મણ બ્રો ખાલી નો બ્રાહ્મણ જાણીને સભ્ય લી છુડે ભાઈ કલયુગ મેન્જ હો ગયા બ્રાહ્મી બ્રાહ્મી નહી રહ્યા નઈ ને जितना बड़ा भगवान था ये तो क्षत्रिय क्षत्रिय होता है भगवान ब्राह्मीण ही होता है ब्राह्मीण कोई भगवान नहीं होता है वो, वो उसको जानने वाला है वो फिर क्षत्रिय के पास जाने का भगवान जितना हुआ है क्षत्रिय हो गया जितना हो गया इतना कृष्ण भगवान भी क्षत्रिय सब सब जितना हो गया बोला सब क्षत्रिय एक ब्राह्मण नहीं हुआ है નહી પ્રકૃતિ હૈ ભગવાન હોય શક્તિ તાકાત નહી ભગવાન કે પાસે રામ કે પાસે ચલા જાય ભ્રહિણ હોય તો રામ કે પાસે જાય મગર ખુદ ભગવાન નહી હોયગા ભગવાન છત્રી કૈસા હોતા હે હાથ ક્યાં અભી છોડ તકલીફ તકલીફ નહીં અભી દે આખા હા ભગવાન કુ નહીં કોઈ બ્રામીણ કે કોઈ વૈષ્ય નહીત્ર પટેલ હોતરેટુલી <laughs> પંદર પછી આવવાનો છે આ સાચો સત્યુ નહી આપડામાં શનિ મહાદશા બેઠી હોય કોઈને તો શનિ ની મહાદશા પછી બુદ્ધિ હોય ગુરુ હોય એવી રીતે આ કલયુગમાં મહાદશા આવે ને એટલે સત્યુગ જેવું તો માણસ ડફો હતા બધા બુદ્ધિ દહેલે પણ નહિ આ તો વિધ બુદ્ધિ સાથે સત્યુ એટલે સુંદર કેવી તમે નહી તો આ બધા મારી વાત સમજવાની શું પણ ખાકાત ના હોય બેવાની તાકાત ના હોય ને શું મોટા ઋષિ બી ના શકે એવી પડતી બુદ્ધિ ડાખો કરતી હોય ડખો કરે એ તો બુદ્ધિ જ ન હોય ને એ તો બુદ્ધુ પડે ઘણ આવ્યો હોય શરૂઆત તે ડખો કરે તો બુાય बात करने हैं, हम बात बिल्कुल बिल्कुल करेक्ट बिल्कुल करेक्ट हम देख के बोलता है बिल्कुल करेक्ट है इधर जितना लोग है इतना नहीं, इतना नहीं। है इसे बहुत आनंद का है બુદ્ધા પણ એનો ગુણ છે જે બુદ્ધિ બગડી ગયું સડી ગયેલી હોય નાખી દે નાખી ક્લિયર હતી આગળ ક્લિયરન્સ જ આપ્યા કરતી બધા ડખો ઘરે કઈ જતી બુદ્ધિ માં બ્રાહ્મણ ની પ્રકૃતિ ભગવાન થવાની શક્તિ ને જે ક્ષત્રિય ભગવાન થાય જગત નું કલ્યાણ કરે એ જગત નું કે અડધું જગત નું કરે તેના હોય પણ બધા બ્રાહ્મણ માણસ બ્રાહ્મણ મિલ ને જતો કઈક આવતું છાતી ફડાકા મારે છાતી રહીજે ન છાતી વાળા ખરે પટેલ ને એ શું કે બધા જઈ રહ્યું કે પરીખો બધા એ બધા ક્ષત્રિયો ભગવાન અમારા હોય કે જાણે ખરે માને ખરે ક્ષત્રિયો જ માને ક્ષત્રિય ક્યા કરતા હૈ હજાર આદમી આગળ બોલવા લાગા કે હમ કોઈ રક્ષણ નહી બોલગે ભગવાન ક્યાં કરવા વા ભગવાન કે હાથ નહી પાઉ નહીં ક્યાં કર छत्री की बात इतना ही भगवान इतना ही भगवान होता है नहीं तो नहीं था। और तो एक दो आदमी बोला हमको तो औरत रख के चले जाएगा वो कुछ भज आएगा तो धन ना था वणिक तो जो लोग तू मार ओढ़ाया बाहर छत्री वालू है પૂજા પૂજા બધું બ્રાહ્મ ને કરાવવાની કારણ કે પૂજા પૂજા બધું બધું હા આધમત કરવા છે કરાવે તું મને કાદા મારી પૂજા કરો ના આવું કહ્યું કાલ લાલ શું હોય બ્રાહ્મણ કેવાય લેક નઈ પછી લેક ના લે શું લે છે લે છે પૂજાની કામ કેમ ના આપ્યા હા કેવું થાય નહી આત્મા દાદા જીવન મે દુનિયા તો દુનિયા તો એ દુનિયા તો બ્રહ્માંડ હે ક્યાં હે जीवन के बाद जीवन में एम कहते हैं स्वर्ग ने नरक मरण पक्षी के मरण आजीवता जीवता तो मनुष्य नहीं मनुष्य यो नहीं है आप समझे वो मनुष्य चले जाएगी जब काम कर्म खराब किया है रास्ते की कर्म किया है तो नर्क में चले जाऊंगी नर्क सिर्फ इसी ब्रह्मांड में ने कर्म राष्ट्रीय किया है तो इसका इफेक्ट नर्क में मिल जाएगा इधर इफेक्ट नहीं है ही नहीं और तुमने सुपरव्यूमन का काम कर्म किया है तो देव में चले जाओ और जो भ्रूटालिडी का किया है पात्रता किया है तो इधर चार पाओ जाओ और मानव धर्म किया है इधर आ जाओ તુ ક્યા સમજમાં રાત્રે થી કામસી મનુષ્ય રાત્રે થી કામ ક્યાં સાર્થ નહી હોવે તો આદમી કો માર બોડી યુ નો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 they they they will will come come as tree. that's what Bhagavad Bhagavad Gita Gita. used to say. Those those who who are are are eating eating beef and all and all all these then kind of and those who are interested in man manfari, in the the next generation they will come as tigers or animals. So this is, this is, this is, this is, this is the way it goes દાદા એમ કે ke Bhagavad Gita ગીતા એવું કહ્યું che, ke je manushya પોતાનું શરીર ઢાંકવા નથી માંગતા એ કે કે ઝાડ તરીકે બીજા જન્મમાં જન્મ લે છે કારણ કે ઝાડને કોઈ પણ જાતનું કપડાનું આવરણ નથી અને જે મનુષ્ય પોતે કપડા નથી પહેરતા એટલે પોતાનો શરીર દેખાડે છે એ આવતા જન્મમાં ઝાડ તરીકે થશે એ નો મેટર છે બરાબર નો મેટર છે બધા બڑے બڑے લોકો ભી શરીરમાં કપડા નહી હોય થાય બહુ બڑے લોકો જીતનો વા હા બે નો નો નો નો હા કા સાધુ લોકો બીજા ને બતાવા માટે જે કે કપડા નથી પહેરતા એની વાત કરે છે સંસારી કે સંસારી કે સંસારી કે જય સચિદાન સચિ બહુ દાદા જય સચિદાન દાદા ભગવાન દાદા એમ કે છે હું જયારે જયારે આવું છું ને તમે ભેગા નથી હમણાં એમને ચર્ચ માં જવું છે જો બોમ્બ ડાલતા હે અમેરિકા જાપાન થી કામ સમજો ને तो इसके लिए नर्क ऐसी है कि नर्क में जाते है वहाँ क्या है इनकी, तो मैं बता दू तो आँ सुनने वाला मर जाता है खराब है सकते एक सेकंड भी आप नहीं सहन सकता है. उसको क्या बोलता है नर्क को क्या बोलता है कलाकल रसाकल पाताल तो यही यही सात है हैल रसातल पाताल सुना नहीं दोस्ते, दोस्ते और देवलोक कहा रहता है इधर से उपरना भाग में सब देवलोग है और ये इधर से ऐसे बॉडी इसने दो लोग रहता है एक मनुष्य लोग और मनुष्य सब लोग दिखाता है इधर ये सब मध्य लोक का है अपने मध्य लोक मा है और ये पाता है, इधर से. ये अपनी मनुष्य की बुरी की माफक है देखा ब्रह्मांड अब पक पकड़ा करो अजू पगवा करो अजू बड़ो करो ये ब्रह्मा जैसा है बस ओ नहीं गो मध्य लोक है वो मध्य लोग है मध्य लोक मधो लोक है एक मनुष्य लोग है और मनुष्य इतर इतर सब दिखाता है और तिरंत लोक बोला जाता है तिरंत लोग और इधर से नीचे सब पाता દાદા એ જે આપડે સમજાવ્યું એ કઈ રીતે કે આપડે જુદું પાડી શકીએ કે આ પાતાળ કેવાય ને આ મનુષ્ય કેવાય ને આ બેવડો કેવાય એમ પૂછે છે શા માટે એવું કેવાય एनो कारण में आए और इधर दो इधर कोजिज भी है और इफेक्ट भी है दोनों साथ है और सब ज, जानवर है, है, तो अनिमल है उसके लिए उनके लिए नहीं। और देवलोक के लिए इफेक्ट है ઓ સબ દેવલોક હે ને રિફ્લેક્ટ હે ખાયવા કે કોજે પણ કી પતા ન ક્યો પર જો નિર્ગલોક હે ઇફેક્ટ હે કોજેત નહીં ઇફેટ ઇફેટ તે જે હરીત મે ઓ હોલ ચલે સ્કાય ટુ અન્ડરસ્ટેન્ડ બી ચાન્સ હે વે દે દે કોજે દે નહીં ઇફેટ ઇન્ડ ઇસ પાસિવલી ઇફેક્ટ એન્ડ બીટ ઓફ ધ કોજેસ દેવગતિમાં દા એ હજુ સમજાય નથી કે દેવગતિ ની અંદર કે બધી ઇફેક્ટ હોય દાદા નરગતિ ની અંદર નીચે જે નર કઈ એમાં ઇફેક્ટ જ હોય ને જે જે મોક્ષ જાહેર દાદા સ્વર્ગમાં તમે કીધું કે ઇફેક્ટ છે નીચે પણ ઇફેક્ટ છે તો બે ઇફેક્ટમાં ડિફરન્ટ કયા પ્રકાર છે એક સારી છે નીચે કે બંકમાં ક્રેડિટ મેડિટ જ્યાં હૈ ડેબિટ કમી હૈ ક્રેડિટ જ્યાદા હૈ ડેબિટ કમી હૈ સમજાય મનુષ્ય જો તિરંશ લો ફૂલ દાદા મનીષ યોજ યુર ક્રેડિટ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 દુસરે કરો દુસરે ખુશ કરો દુસરે દુસરેટ હોય કોઈ દુઃખ દેવા ધી કોઈ કરેબિટ હો ઘરમાં આપણે લખ્યું છે એ મને સમજાયું કે ક્રેડિટ અને ડેબિટ ના હોય તો મોક્ષ થાય मोक्सले क्या इधर से बॉल है अरे बॉल से कहीं है बॉल से बहुत बड़ा <coughs> तो दादा खराब काम किया उसका तो डेबिट हुआ उसके लिए हां कमरी हुड दैट टू यू उसका तो डेबिट होते गया वी आर नॉट वरी फॉर हिम ओ वी आर नॉट वरी फॉर हिम वी आर वरी फॉर ओ दिस ભગવાન હોય બહુ જ લેવર વન સ્ટ્રોક دیا apne one stroke दूसरा तो तीसरा नहीं ये बराबर नहीं खबर ऐसे गाड़ीली गाड़ीली बंद हो जाता है हां हां वन स्ट्रोक दूसरा किसने दिया ये बाउंस ऑफ इट ओन राइट हां द फर्स्ट ऑफ वी गेव इट देन इट बाउंस ऑफ इट ओन सेकंड स्ट्रोक कम एहा फाइन आई मीन सो वी एक्सप्लेन इट दैट थ्री डी सेकंड आई टीच दैट थ्री डी स्ट्रोक नहीं देगा ही स्ट्रोक नहीं ही स्ट्रोक नहीं करेगा फिर स्ट्रोक नहीं करेगा वो मूव हो जाएगा समझ रहे हो द बाउंसिंग विद दैट टेढ़ावे एंड इट विल बी स्टेबल गाइस एंड दैट्स मोर बेस्ट मोर दैट्स मोर ओह या इफ आई गो लाइक दिस किपन देंगे तो कनेक्ट कितना हाथ વધારે बहुत से का इतना हम सैडी ले हम पहली घर आपने विधि घर आपने तिजे घर आपने चठे घर आपने सैडी ले हम दैट दैट दैट कैन बी डन बाय समथिंग नो क्रेडिट नो डेबिट मोक्स अभी हमने जैसे आपको ज्ञान दिया है नो क्रेडिट के नो डेबिट वाला है ये लस्तो કેમ વધારે પડતા હોય દલુ ભાઈ પૂછ્યું ભગવાન થવાના હોય એને ક્રેડિટ ડેબિટ કેમ એટલી બધી સ્ટ્રોંગ હોય સ્ટ્રોંગ હોતા કરી જોવાનું જ છે જરા ફુફારા પરથી 1000 મણ મારી નાખતે 1000 કરે કરે એક ઠગો ફુઆરી ઇક્ઝામ હું ગણ આપાયડવાનું કામ છે કેટલા ભગવાન થઈલા ને એ બધા મોક્ષમાં નરકમાં કેટલામાં તેલા નરકમાં ગયા સખત નરકમાં ઓય તેન તો નાવ બસ તે ઠગો ફુઆરી મેન્શન દેખાય ના લેતા ભગવાન બ્રિટાન આખી યુનિવર્સિટીંગ ઓન દિ તારા સંપૂર્ણ મોહ સૂતે આપણો મોહ સૂતે હિન્દુજાતીઓ મો છૂટવા માટે એ તો એ સાત જવા માંગી લે બીજું આ તો ઉડાડી દેવું હોય બુ દુરુપયોગ કરે જે બુદ્ધિ થી લોકો ને હેલ્પ કરવી જોઈએ બુદ્ધિ એટલે લાઈટ લાઈટ એટલે અંધારાનું કોઈ પાછળ અંધારણ હોય તો ધરવું જોઈએ ફ્રી ઓફ કોસ્ટ તેને બદલે અંધારાના પૈસા માં બે રૂપિયા લાઈટ ધરવું એવું અત્યારે વધુ બુદ્ધિશાળી આ બધા વેપારીઓ બધું હા છેતરે છેતરે છેતરાય ને છે ના છેતરા છે એટલે અમે કહ્યું છે જૈનો લખ્યું છે પુસ્તક માં બુદ્ધિ વધેલી છે તમે આપ શ્રેણી મંડાય છે આપી સમજમાં સમજમાં આઈ હેડ સમ કોન્સેપ્ટ્સ નો આઈ થિંક આ ડાયટ વોલ બી ડિસેપ્ડ बिकॉज માય કોન્સેપ્શન વોઝ એક્ચ્યુઅલી This is the they know no existence you don't have to go to afterlife upper level lower level you you experience uh, north core and sergo in this wall actually because when you die you don't have anything after but you say that there is heaven and north after the death so i have to <coughs> rechange my thought that itla bada इतने इतने न्याई से बदो के ना कोई समझ में आ राजा शिकार खेल लेके गया तो एक हरण को लगा दिया और मार दिया દૂસરા દુસરે આદમીને બિચાર્યું કે મુસ્લિમ કો બહુ દુખ હુઆ બચ્ચે કે લીરે ક્યાં નિશની ઉપર થી ખુશ હો ગયા નહી સમજમાં There are two different aspects, actually, you are talking about. The first aspect is that somebody has killed it and he is happy. Other people have killed it but he is unhappy. So, when Baba has explained that the king is dead and the king is dead. Yes, he is dead. He is dead and he is dead. Okay, that's true. So, he is dead and he is dead and he is dead and he is dead. He is dead and he is dead and he is dead and he is dead. एक तो ने ना गुनो भारे भावी कर्म करिए छोकना बगड़ी ग કાયદા સરસ તું હડુ કરવા બહુ oh, એક i think we can't reach to a conclusion it is just a pre conclusion because it's it's so complicated it man to be able to analyze the facts that this, this materialistic analysis what we give is not the real analysis for, towards the god actually as you say there's two different things the relative and there's a uh, real yeah. view point in the real view point when we are thinking to god we should not put materialistic wall in the real view point real view point to see the things in a different way because it's different all together different world so this materialistic ભગવાન તરફ જવું હોય તો બઉ આર્ગ્યુમેન્ટ ના કરવા જોઈએ જેટલા આર્ગ્યુમેન્ટ અને જેટલી પૂછતાછ કરીએ એટલા ભગવાન થી દૂર થતા જઈએ કે છે એનું કારણ શું છે કે જેમ તમે રિયલ ને રિલેટી સમજાવ્યું છે ए प्रमाण के रिटिव प्रश्नोत्तरी करी जुए मैर सब कुछ जानने की जरूर है એ ફેર જાણતો હા એ પૂછને કઈ જરૂર નહી નહી આર્ગ્યુમેન્ટ હોતા નહીં કભી કોઈ કરે નહીં કોઈ કરે નહીં આર્ગ્યુમેન્ટ બુદ્ધિ નહીં આર્ગ્યુમેન્ટ કેટ હોય બુદ્ધિ નહીં તો આર્ગ્યુમેન્ટ ઉભા હોતા નહીં કભા આદમી કભ્યુમેન્ટ કભી નહીં દુસરી જગ્યા આર્ગ્યુમેન્ટ તો હોય જુદ્ધિ હર્ગ્યુમેન્ટ હોય દૂસરા બોલતા ફતાલાશ તો બુદ્ધિ વાગે બુદ્ધિ નહીં જ્ઞાની પાસે આર્તા કરતા નહીં કોઈ ઇધર આર્તા નહીં કુસ અકણ કરેગા અટેક હૈ નહી let me ask one thing uh why to why, why this why this thing came to my mind you know why this thing came to my mind because um, regarding the king and then muslim okay. they both, both of them were killing the deer you know okay. so why this thing came to my mind actually why this i asked that I, i told this way. the reason is that say king is a kshatriya okay his, his profession is to keep the people keep the people happy and all this thing He should be expert in his thought, you know, because he is going for fighting. King means what? First the king was well, there two common, two sectors of the kingdom. Okay. One kingdom will occupy the other kingdom. Mm -hmm. If the, the, the, the superior kingdom, king is that who has got more number of kingdoms, you know that? So that's, they have to fight for. Kingdom the Kshatriya has to fight for. Mm -hmm. And he should be happy if he has done, rightly killed a mm, deer, okay? Mm -hmm. So we are now Okay that oh, that's right you know all one that. Okay. he okay. is not getting he's not getting into the appropriateness of hunting and killing for a child he is just explain you in in, in a very simple way the fundamentals of no. karma no no no not that that one is not that not that i have explained earlier like in a profession he says this karma manusutra that one is it are you remember ke tumhe je pehla raja ne ne pehla musliman ne je varta haran ni samjavi ne તો કે છે કે રાજા નો કે છે કે કે એનું કામ શું છે કે પોતાનું રાજ્ય હોય અને પોતાના માણસો હોય એનું રક્ષણ કરવાનું હવે ના હોય તો કે પોતાના માણસોનું રક્ષણ ના કરી શકે એટલે કે તમંચાબાજ બરોબર હોય અને તમચો મારીને બરોબર એ વસ્તુને પાડી દે તો એને ખુશ થવું જ જોઈએ ને કેટ ઇઝ શિકાર કર રાજા છે ક્ષત્રિય નું કોફેશન ગુના તા નકમાં જતાત્ર બહુ ક્ષત્રિય નરકમા હૈ પ્રસ બ્રાહ્મણ બહુ કામીકલ છે